કાળદ્રવ્ય વિશે આપણે જે વિચારણા કરી એમાં એક વસ્તુ વિચારી લઈએ જો અઢાર કોળાકોડી સાગરૂપમ પ્રમાણ જે કાળમાં યુગલિક ધર્મ હતો ત્યારે મોક્ષ પ્રાપક કોઈ પણ ધર્મ નહોતો અને કલ્પવૃક્ષો વગેરેથી જીવન વ્યવહાર ચાલતો હતો એ કોઈને રસોઈ કરવાની કે પાણી માટેની કોઈ વ્યવસ્થા કે કોઈ જરૂર નહોતી ત્યાં કોઈ કમાવાની જરૂર નહીં કોઈ એવા નાના મોટા મોલના હોય કોઈ શોપિંગની જરૂર નહીં એટલે વાસણકુસણની પણ જરૂર ના પડે તો એ અઢાર કોળાકોડી સાગરોપંપ સુધી એ ધરતી ઉપર માટી પડી છે અને એ માટીમાંથી ઘડો બનતો નથી ઘડો માટીમાંથી બને માટી એ ઉપાદાન કારણ છે સ્વયં પોતે એનું કારણ છે ઘડો બનવા માટેનું એમાંથી ઘડો બને તો અઢાર કોળાકોડી સાગરૂપમ સુધી માટી એમને પડી છે એનામાં એ દ્રવ્યમાં ઘડો બનવાની શક્તિ પૂર્ણપણે રહેલી છે છતાં એમાંથી ઘડો બનતો નથી ઋષભદેવ ભગવાન પોતે જ્યારે એ ઘડો બનાવવાની કળા લોકોને શીખવાડે છે ત્યારે એમાંથી ઘડો બને છે તો નર્થ શું થયું કે માટી રૂપી દ્રવ્યની અંદર ઘડો બનવાની શક્તિ પૂર્ણપણે રહેલી પૂર્ણપણે રહેલી છે છતાં પણ એમાંથી એક ઘડો અઢાર કોળાકોડી સાગરોપમ અબજો અબજો અબજો અબજો વર્ષ સુધી પણ જ્યાં પ્રભુનો સ્પર્શ થયો એ માટીને તો પ્રભુના સ્પર્શથી એ માટીમાંથી ઘડો બન્યો તો પ્રભુનું નિમિત્ત પ્રભુના સ્પર્શના નિમિત્તથી એ માટીમાંથી ઘડો બન્યો તો દ્રવ્યની અંદર ગમે તેટલી શક્તિ હોય એને ઉપાદાન શક્તિ કહેવાય ગમે તેટલી શક્તિ હોય છતાં પણ એને નિમિત્ત વગર એ શક્તિ પ્રગટ થતી નથી માટે જ્ઞાનીઓ એમ કહે છે કે કોઈ પણ જીવનો મોક્ષ એકલી સાધના આરાધના કરવાથી ક્યારેય પણ અપવાદ રૂપે પણ થાય નહીં તો કે પ્રભુની ઉપાસના કરે એટલે તારક તત્વોની ઉપાસના તારક તત્વોનો સ્પર્શ સિવાય કોઈ જીવનો મોક્ષ થઈ શકે આત્મામાં મોક્ષને પ્રગટ કરવાની શક્તિ પૂર્ણપણે રહેલી છે પણ એ આત્મા ક્યારેય પણ કોઈ કાળે તારક તત્વોનું નિમિત્ત પામ્યા વગર મોક્ષની પ્રાપ્તિ કરી ના શકે એ આ દ્રષ્ટાંતથી આપણે સમજાય છે આટલું જરા વિશેષ આપણને સમજ સમજ આપણને જોઈએ હવે થોડા પ્રશ્નો તો છે પણ આપણે લઈશું બધી હવે આવે છે આશ્રમનું સ્વરૂપ કોઈ મને એમ કીધું કે આજે બધા નવ તત્વો પૂરા કરશો તો કાલે અમે શું કરશું ચિંતા ના કરો કાલના માટે ઘણો મોટો વિષય બાકી ફરમાવે છે આસવદીણ પપ્પણો સભિન્ડેઓ ભાવાસવો જીણુતો કમ્માસવણમ પર તો આશ્રમની વ્યાખ્યા આપણે એ કરી હતી કે આશ્રવ એટલે આવવું આ શ્રવ એટલે શ્રવવું વહેવું આ એટલે ની તરફ આપણી તરફ કર્મનું વહેવું આવવું એને આશ્રવ કહેવાય આત્માના જે પરિણામથી પરિણામ એટલે ભાવ જે પરિણામથી કર્મ આવે તેને જિનેન્દ્ર ભગવાને કહેલો ભાવાશ્રવ જાણવો ત્યાં ભાવ છે ને આત્માના ભાવ કર્યા એ ભાવ કર્યા એટલે જે આશ્રવ થયો એને ભાવાશ્રવ કહેવાય અને જે કર્મ જે પૂદગલ કે જે દ્રવ્ય છે એ આવ્યું આત્મા તરફ એને દ્રવ્ય આશ્રવ કહેવાય દ્રવ્ય આશ્રમ કહેવાય બે ભાવ અને દ્રવ્યનો ખ્યાલ આવ્યો પરિણામ એટલે જે ભાવ કર્યો જીવે એના કારણે જે કર્મના પૂર્ગ પરમાણુઓ કે જે દ્રવ્ય રૂપે છે એનું આવું થાય છે એ ભાવ જે કર્યો એને ભાવ આશ્રવ કહેવાય તો ભાવ આશ્રમનું નિમિત્ત પામીને જે કર્મના પૂદગલ પરમાણુઓ કે જે દ્રવ્ય છે પૂતગલ દ્રવ્ય છે ને તો એનું આવું થયું આત્મા તરફ એને દ્રવ્યાશ્રમ કહેવાય સિમ્પલ વ્યાખ્યા જીવ જેવા ભાવ કરે એવા કાર્મણ વર્ગણાની અંદર એની આજુબાજુ રહેમણ વર્ગણાની અંદર પરિવર્તન પરિવર્તન થાય ફેરફાર થાય અને શુદ્ધ એવી કાર્મણ વર્ગણા કર્મરૂપે પરિણમે કર્મ બને સમજણ એટલે એમ કહેવાય કે કર્મ એ પોતે સ્વતંત્ર નથી પૂતગલ પરમાણુઓ કર્મના સ્વતંત્ર છે તમે ભાવ ના કરો તો એમાંથી કર્મ ના બને એમને પડી રહે આખા લોકની અંદર જો સિદ્ધ જીવો લોકાગ્રહ છે એની આજુબાજુ કાર્મણ વર્ગણાઓ એવી નહીં પડી એમાંથી ક્યાંય ક્યારેય પણ કર્મ બનતું નથી એ જ કાર્મણ વર્ગણા ત્યાં રહેલા એકેન્દ્રજીવો ગ્રહણ કરી કર્મરૂપે પરિણામ આવે છે તો શું થયું તો કે સિદ્ધના જેવો કોઈ પણ પ્રકારનો એવો ભાવ કરતા નથી તો આપણે પણ જ્યારે એવો ભાવ કરવો બંધ કરી દઈએ તો આપણને પણ કાર્મણ વર્ગણાઓ કર્મરૂપે પરિણમી અને આપણી તરફ એનો આશ્રમ થાય નહીં સમજાણું સહેલું છે ઘણું બધું આવે છે પણ ચારિત્રમાં એટલે આચરણમાં બહુ અઘરું લાગે છે બહુ મોટું ભ્રમ છે મેં એક દ્રષ્ટાંત આપ્યું હતું વારે વારે દ્રષ્ટાંત આપું છું ઉતરે કે નહીં એ મને ખબર નથી પણ આપું છું ખરા કોઈ અજાણ્યો માણસ બિલકુલ તમે જેને જાણતા પણ નથી એ તમને એક કાચના ગ્લાસની અંદર તમે જોઈ શકો એવી રીતે એક પ્રવાહી તમને આપે છે કે જે તમને એના રંગ ઉપરથી આકર્ષણ થાય એવું છે તમને એમ કહે છે કે આ પ્રવાહી ઝેર છે તમે જો એને પીવો ને તો તમારું મૃત્યુ નિશ્ચિત છે બોલો તમે પીવાના હા હા કે ના મને સમજણ ના પડે સાવ અજાણ્યો માણસ છે અને તમને જે પ્રવાહી દેખાય છે એ એટલું બધું આકર્ષક છે કે તમને પીવાનું મન થાય છે એવું આકર્ષક છે પણ એ અજાણ્યો માણસ એમ કે છે કે આ તો ઝેર છે અને તમે જો એને પીશો તો તમારું મૃત્યુ નિશ્ચિત છે આપણે એને સો ગજના નમસ્કાર કરીએ કેમ ત્રણ લોકનો નાથ આપણને એમ કહે છે કે આ કરવાથી તું નરક નિબોધ રૂપી અધોગતિમાં જઈ શકે એમ છે છતાં એ વસ્તુ આપણને માન્યતામાં હોવા છતાં એમ આપણે કહી શકાય આપણે માન્યતામાં છે આઠમ માણસથી આવતી કેમ આપણો અજાણ્યો માણસ એમ કહે છે કે આ ઝેર છે પીસો તો મૃત્યુ છે અને પરમાત્મા ત્રણ લોકનો નાથ આપણને એમ કહે છે કે અઢાર પાપ સ્થાનકને સેવવાથી જીવ અધોગતિમાં જશે અને અધોગતિના દુઃખનો ચિતાર આપ્યો ભગવાને કે અદોગતિમાં આટલા આટલા દુઃખો છે તેની ગતિના દુઃખો તમે જોઈ શકો એવા દુર્ભાગ્ય મનુષ્યના તમે શકો છો નથી જોઈ શકતા પણ વર્ણન કર્યું છે પ્રભુએ અરે પ્રભુ પોતે પોતાના આટલા જબરજસ્ત વચના અતિશયથી પણ જે દુઃખનું વર્ણન નહોતા કરી શક્યા એવું નરકનું દુઃખ આપણે અનંતી ભોગવ્યું છે અને પ્રભુ કહે છે તો પણ આપણને એનો વિશ્વાસ નથી બોલો શ્રદ્ધા છે શ્રદ્ધા રાખી શકો છો કેમ ત્રણ લોક ના તો શ્રદ્ધા નથી હાર આચરણમાં કેમ નથી આવતું આપણી શ્રદ્ધા ખામી છે માટે સમ્ય દર્શન આટલું અઘરું છે નહી તો સમ્ય દર્શન પોતાનું સ્વભાવ છે પોતાની વાત છે ઘરની વાત છે કેમ ના પ્રાપ્ત થાય સમ્યક દર્શન તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે મને ખબર હોય તમને ખબર હોય તમને ખબર હોય એમાં આપણે ઘરની વાત છે ક્યાં આવ્યું તમારું બધું ચારિત્ર મોહનીય કર્મ ક્યાં આવ્યું અને પહેલો વાંધો તમારો દર્શન મોહનિયનો છે અને ગાઢ કરી રહ્યા છીએ ઊંધી માન્યતા કરી કરી કરી કરીને ગાઢ કરી રહ્યા છીએ એવો સ્વચ્છંદ છે આપણામાં પોતાની મેળે માનેલી માન્યતાની અંદર એટલા બધા દ્રઢ છીએ આપણે કે આપણા મિથ્યાત્વને આપણે ગાઢ કરી રહ્યા છીએ અને એ માટે આપણને ધર્મ આપણા આચરણમાં નથી આવતું આપણા જીવનમાં આવતું નથી તો આ આશ્રમનું સ્વરૂપ સમજવું એટલા માટે જરૂરી છે કે આપણે એ આશ્રવથી બચવું પછી બાવાશના ભેદ કીધા જુઓ હમણાં જે વાત કરીને એ આશ્રમના પાંચ કારણ બતાવ્યા છે પાંચ છે ને પાંચ કારણ જેટલા કારણ આશ્રમના એટલા જ કારણ બંધના કર્મ બંધના કર્મના જેટલા કારણો આશ્રમના એટલા જ કારણો બંધના તો પેલા પહેલું શું મૂક્યું બોલો મિથ્યાત્વ મિથ્યાત્વની હાજરીની અંદર બીજા ચાર કારણો ઊભા છે ખડે પગલે ઉભા છે જ્યાં સુધી જીવને મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી જીવનું ઠેકાણું પડે નહીં પેલો ઘા ક્યાં મારવાનો છે ધર્મમાં હા મિથ્યાત્વ ઉપર મિથ્યાત્વ એટલે અજ્ઞાન મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા વિપરીત માન્યતા મિથ્યાત્વ એટલે જ્યાં હું નથી ત્યાં હુંની કલ્પના કરવી જે મારું નથી એમાં મારા પણ આની કંપ કલ્પના કરવી જ્યાં હું કંઈક કરી શકતો નથી ત્યાં હું કરું છું એવી કલ્પના કરવી જ્યાં હું કોઈ વસ્તુ ભોગવી શકતો નથી ત્યાં ભોગવ ભોગવ ભોગવવાપણાની કલ્પના કરવી અને જે જાણવાની કોઈ જરૂર નથી એને જાણવા જવાનો પ્રયત્ન કરવો ટૂંકામાં ખોટું અહમત્વ ખોટું મમત્વ ખોટું કરતૃત્વ ખોટું ભક્તૃત્વ અને ખોટું જ્ઞાતૃત્વ આ પાંચ મિથ્યા એ મિથ્યાત્વના પાયા છે એમાંનું પહેલું જે છે અહમત્વ જ્યાં ખોટું જે છે એને તમે જો સમજી અને એ જો જીવનમાંથી એને દૂર કરો તમે તો બીજા ચાર જે છે એ આપોઆપ એની પાછળ ચાલ્યા જશે જતા રહેશે હું મારું સ્વરૂપ શું છે હું ખરેખર કોણ છું હું કોણ છું ક્યાંથી થયું શું સ્વરૂપ છે મારું ખરું આ અહમત્વ આવ્યો કોના સંબંધે વર્ગણા છે રાખો કે તે પરિહરું એમાં મમત્વ આવ્યું આ બે આ બે વસ્તુઓમાં જીવને જો સમજણ પેદા થાય તો જીવને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ શકે તો એ દ્રવ્યાશ્રવ અને એ ભાવાશ્રવનું સ્વરૂપ આપણે અહીંયા સમજીએ છીએ તો ભાવાશરોના ભેદની અંદર એમ કે છે કે મિચતા વિરુદ્ધિ પમાદ જોગ ક્રોધા પણ કમસો ભેદાધુસ અગેન દ્રવ્ય સંગ્રહની ગાથા ત્રીસમી બાવાશ્રવના મિથ્યાત્વ પેલું અવિરતી પ્રમાદ યોગ અને કષાય ભેદો છે અને ક્રમે કરીને પાંચ પાંચ પંદર ત્રણ અને ચાર ભેદો જાણવા જોઈએ ક્રમ થોડો જરા જુદો લીધો છે આપણે સામાન્ય રીતે ક્રમ આ લઈએ છીએ મિથ્યાત્વ અવિરતી પ્રમાદ કષાય અને યોગ મિથ્યાત્વ એટલે આપણે હમણાં વાત કરી એ પ્રમાણે ઊંધી માન્યતા ખોટી માન્યતા અજ્ઞાન અવૃત્તિ એટલે જ્યાં વ્રત નથી વ્રત એટલે વાળ વાળ રક્ષા કરે છે તો મિથ્યાત્વ જ્યારે જાય એટલે સમકેત આવે એ સંકેતને સાચવવા માટે જાળવવા માટે શુદ્ધિ કરવા માટે એને વાળ રૂપે વીરતી જોઈએ વીરતી એટલે વ્રત આ વ્રત પચકાણ આપણને જે આપ્યા છે ભગવાને એ કોઈ એમને નથી આપ્યા વન ફાઇન મોર્નિંગ ભગવાન થોટ કે લેટ્સ ગીવ વ્રત ટુ એવરીબોડી સમકીતરૂપ બીજ છે એને વાવ્યું હોય એમાંથી કુંપણો ફૂટે એમાંથી નાનું નાનું એક છોડું જયારે બહાર આવતું હોય ત્યારે એ તાપથી બળી ન જાય પાણીથી કોવાઈ ન જાય કોઈ પક્ષી વગેરે કંઈ ખાઈ ન જાય કોઈ એને ટ્રેમ્પલ ના કરી જાય આવું બધા કારણોસર તમે એને વાળથી એને રક્ષા કરો છો એ રીતે સમયત્વ નામનું બીજ જ્યારે જીવમાં પ્રગટ થાય ત્યારે વીરથી એ એને રક્ષા કરે છે એનું યોગક્ષમ કરે છે એની વૃદ્ધિ અને શુદ્ધિમાં એને મદદરૂપ થાય છે સહાયકારી બને તો એ ન હોવું એને અવિરતી કહેવાય અવિરતી ન હોવી એ અવિરતી તો જ્યાં સુધી જીવને અવરતી છે ત્યાંથી અમુક પ્રકારના કર્મનો આશ્રય ચાલુ રહે છે અવિરતી વીરતી ના હોય એટલે અવિરતી અવિરતી એટલે વ્રત પુષ્કા ન હોવા અને એ ન હોય તો એ ક્યારે ક્યારેય એનું જે મિત સમકિત નામનું જે બીજ એને પ્રાપ્ત થયું છે એ ટકી ના શકે એટલે ચોથા ગુણસ્થાનકની અંદર સમયત્વની પ્રાપ્તિ પછી તરત જ પાંચમું ગુણસ્થાનક એમાં અંશે આવી વ્રત પચકાણ હોય કે જેના કારણે એ સંકેતની શુદ્ધિ વૃદ્ધિ અને રક્ષા થાય છે અને છઠ્ઠા ગુણ સ્થાનકની અંદર એની વિશેષ વ્રત પચકાણને કારણે એની જાળવણી થાય છે ભગવાને ધર્મ જે બતાવ્યો એ વિરુદ્ધ ધર્મ બતાવ્યો સર્વસંગ પ્રિત્યાગરૂપી વીરતી ધર્મ એ પ્રભુનો ધર્મ છે પણ આપણા જેવા નિર્બળ લોકો માટે ત્યારે પ્રભુ પાસે જઈને વિનંતી કરી કે પ્રભુ અમે તો સરસ્વ પરિત્યાગ કરી શકીએ છીએ નહીં આપ છતાં પણ અમારે ધર્મ કરવું છે આપણું કંઈક અમને રસ્તો બતાવો એટલે પ્રભુએ કરુણાના સાગર ખૂબ કૃપા કરીને કીધું કે ચાલો તમારા માટે અમે તમને શ્રાવકનો ધર્મ કે જે બાર વ્રત રૂપી વાળ જે છે એ બતાવીએ છીએ કે જે બાર વ્રતનું ધારણ જે કરે શ્રાવક એ શ્રાવક કહેવાય અને એ પાંચમું ગુણસ્થાન છે તો ચોથામાંથી પાંચમા ગુણસ્થાનકની અંદર આવા શ્રાવકના બાર વ્રત આવે કે જે વ્રતો મહાવ્રતો નથી પણ કંઈક ્રતો કે જે શ્રાવક પોતે ગ્રસ્તપણામાં પણ કરી શકે એનું પ્રમાણ શું આપ્યું કે મણિ મહારાજ જે કરી શકે એ સોળાની સોળાની ખ્યાલ આવે પૂર્ણપણે અને ગ્રસ્ત માટે બારે બાર વ્રત જે કરે અગિયાર પડીમાં ધારણ કરે તો પણ એક સિક્સ અને ક્વાટર પરસેન્ટ બોલો આપણે કેટલા કરીએ છીએ શ્રાવકના ધારણ કરે છે અને અગિયાર પડીમાં ધારણ કરે એવો શ્રાવક પણ આનંદ શ્રાવક જેવા સુદર્શન શ્રાવક જેવા એ બધા પણ મુનિ મહારાજની અપેક્ષાએ એક આની સવા છ ટકા મને મારા સો આપણે આટલું કરીએ તો પણ કેટલું કરીએ છીએ બોલો બહુ ધર્મ કરો છો ને હા બહુ ધર્મ કરો છો ને એવું માનો છે ને થોડા વ્રત પછાણ કરી લીધા થોડું શીલ પાડી લીધું થોડા તપ કરી લીધા થોડા જાપ કરી લીધા થોડા સ્વાધ્યાય સત્સંગ કરી લીધા થોડા દાન શીલ પાડી દાન આપી દીધા કોઈ થોડું શીલ પાડી લીધું અને આપણે શું માનીએ છીએ થોડા સામાયિક પ્રતિક્રમણ કરી લીધા થોડી પૂજા ભક્તિ કરી લીધી શું માનીએ છીએ ધર્મ કરી લીધો એને જ્ઞાનીઓ ધર્મ નથી કહેતા એને શું કહે છે ધર્મ કે છે ધર્મ ધર એ આપણને ધારી ન શકે મ ન ધર એટલે ધારી શકું તમને છે પ્રમાદ સૌથી મોટું દુશ્મન કોઈ હોય જીવનો તો એ ગમે તેટલી ચા કોફી પીવો તમે મને એનો કાંઈ વાંધો નથી પણ જાગો જાગતા રહો એક મૂવી આવી હતી રાજકપૂરની જાગતે રહો હમ આપણે એ મૂવી બતાવાની જરૂર જ બધાને હમ પણ આપણને ક્યાં અસર થાય છે શ્રીમજી લખે છે તીર્થંકર તો ઠોકી ઠોકીને કહે છે સાંભળું ક્યાં હે જીવ તું બુજ સમ્યક પ્રકારે બુજ ચારેય ગતિની અંદર દુઃખ રહેલા છે પ્રભુ કે છે ચારેય ગતિમાં દુઃખ રહેલા છે ચારેય ગતિનું ચક્કર આપણું ચાલુ છે પ્રમાદ પછી કષાય સમ્યક્ને પામવા માટેની પહેલા પહેલી જો શરત કોઈ હોય તો કષાય ની ઉપશાંતતા સમ્યક્તો જાય એટલે ચારિત્રમોનીયન કર્મની એક પ્રકૃતિ છે અનંતાનુબંધીની આગળ ઉપર આવશે કશાના પ્રકરણમાં કે જે અનંતાનુબંધી તે જીવનો સંસાર અનંતકાળ માટે નક્કી થાય છે એને અનંતાનુબંધી કહેવાય એવા શબ્દ છે અનંત અનુબંધ અનુબંધ શબ્દ આપણે વિચાર્યો તો કે આપણી માન્યતા આપણો આશય ઉપર અનુબંધ પડે છે તો જો આપણી આશય આપણો આશય અને આપણી માન્યતા પહેલેથી ભૂલ ભરેલી હોય તો આપણને જે કંઈ આપણે કરીએ એમાં અનંત અનુબંધ પડ્યા કરે છે તમે બીજી એક વાત કરું તમને નહીં ગમે મને નથી ગમતી કે ધર્મની ક્રિયા આપણે જે કરીએ છીએ જે હમણાં મેં કીધું એ પ્રમાણે સામાજિક પ્રતિક્રમણ પૂજા ભક્તિ સ્વાધ્યાય શાસ્ત્ર બધું બધું જે કંઈ કરીએ છીએ એ બધી ધર્મની પ્રકૃતિ પ્રવૃત્તિ છે એ ધર્મની પ્રવૃત્તિથી પુણ્યબંધ છે બરાબર હે પણ એ જ વખતે તમે અનુબંધ પાપનો કરો તો એ વખતે તમારો તમારો જે મિથ્યાત્મ નામનો જે દોષ એ હજી ઉભો છે ત્યાં ઘાધી કર્મની જે ચારિત્રમોની મોહની કર્મની અંદર ઘાતી કર્મની જે મૌની કર્મની પ્રકૃતિ છે એ મૌની કર્મની પ્રકૃતિની જે ચારિત્ર્ય મૌની કર્મની પ્રકૃતિ છે એની જે અનંતાનુબંધી પ્રકૃતિ અને દર્શન મોહની પ્રકૃતિ જે છે એ દર્શન મોહની એટલે મિથ્યાત્મૌની કર્મની પ્રકૃતિ ત્યાં એવી ને એવી અકબંધ ઊભી છે એને કારણે જે કંઈ તમે ધર્મ કરો એની અંદર અનુબંધ પાપનો પડે છે કારણ કે ગાતી કર્મની બધી જ પ્રકૃતિઓ ચારે ચાર પાપ પ્રકૃતિ છે તો એની હાજરીમાં માન્યતાની અંદર જે અજ્ઞાન પડ્યું છે એને કારણે આપણે કોઈ પણ ધર્મની પ્રવૃત્તિ આપણે જે કરીએ એમાં પુણ્ય પણ જરૂર છે એ પુણ્યથી તમને સદગતિ જરૂર મળે પણ અનુબંધ તમારો પાપનો હોવાને કારણે મોક્ષ માર્ગ નથી બનતો પહેલા પહેલો ઘા આપણે મિથ્યાત્વ પર કરવાનો છે અને એના માટે કષાયની ઉપશાંતતા જરૂરી છે કારણ કે કષાયના ભેદની અંદર આગળ આવશે અનતાનુબંધીનો ભેદ એ પ્રથમ ભેદ છે અનુબંધનો મિનિંગ એમ પૂછે છે અનુબંધનો અનુબંધ એટલે બંધની પાછળ જે બંધ પડે છે તે અનુબંધ બંધ આપણને રખડાવે અનુબંધ આપણને અનંત સંસારમાં રખડાવે આપણે રખડે છે એના કારણે આપણે કંઈ ઓછો ધર્મ કર્યો છે માટે રખડે છે એવું નથી કે પાપ બહુ કર્યા છે માટે રખડે છે એવું નથી આપણી રખડપટ્ટી માત્ર અજ્ઞાનને કારણે છે માત્ર મિથ્યાત્વને કારણે છે જ્યાં સુધી મિથ્યાત્વનું સ્વરૂપ સમજીએ નહીં અને મિથ્યાત્વને દૂર કરવાનો પ્રયત્ન ના અને સમ્યત્વની પ્રાપ્તિ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ અનુબંધો આપણા પાપના જ રહેવાના કારણ ગાતી કર્મની એ પ્રકૃતિ છે ગાતિ કર્મનો પહેલા પહેલો ઘા આ ઉપર તો કશાયની ઉપશાંતતા એ પ્રથમ એટલે આપણા લોપ એનો બાપ છે કષાયનો લોપ એ આપણા કષાયનો બાપ છે માટે પરિગ્રહ સંજ્ઞા જે છે આપણી એ લોપમાંથી જન્મે છે આપણે ઘણી વખત દાખલો લીધો છે મમ્મણ શેઠનો બોલો મમ્મણ શેઠ તમને ખબર છે ને મમ્મણ શેઠની વાત તો તમને યાદ ખબર છે ને જાણો છે ને ઓળખો છે ને મમ્મણ શેઠને ઈવન આજે પણ આપણી વચ્ચે એવા કેટલાય મમ્મણ શેઠો છે કે જે મમ્મણ શેઠે બોલો ન તો કોઈ કોઈની હત્યા કરી કોઈની હિંસા કરી ન કોઈ વ્યભિચાર કર્યો નથી કોઈ જૂઠું બોલ્યો નથી કોઈ માયા કરી એણે નથી કોઈ ક્રોધ કર્યો એણે નથી કોઈ માન કર્યું એણે એકમાત્ર એની પરિગ્ર સંજ્ઞા એટલી તીવ્ર હતી અને એને કર્મનો ઉદય તો હતો કે આટલી ધન સંપત્તિ હોવાના છતાં પણ તેલને ચોળા ખાઈને નહોતો ક્ષણિક મહારાજા કરતાં પણ જેની ધનસંપત્તિ વધારે હતી એ મમ્મણ શેઠ બે બળદ રત્નના બનાવવા એક થઈ ગયો હતો અને બીજું બનતું હતું અને જ્યાં સુધી ન બને ત્યાં સુધી એને ચેન ન પડે એવી એની પરિગ્રહને લોપસંજ્ઞા એટલે જબરજસ્ત હતી અત્યારે ક્યાં છે ખબર છે સાતમી નરકમાં કયા કારણસર કોઈ પાપ નથી કર્યા એણે એવા એકમાત્ર લોભ અને પરિગ્રહ બોલો કેટલા મમ્મણ ક્ષેત્રો છે આપણામાં આપણા વચ્ચે અને આપણે એમના ખોટું નથી લાગતું આપણને આપણને એમાં કંઈ ખોટું નથી લાગતું એમાં કોઈ દોષ નથી જણાતો એના જેવું અજ્ઞાન અને એ જ જ્ઞાન આપણા આ મિથ્યાત્વને ગાઢ કરે છે કે જે મિથ્યાત્વની હાજરીમાં કરેલી કોઈ પણ પ્રકારની ધર્મની પ્રવૃત્તિ પુણ્યબંધનો હેતુ બની શકે છે પણ આપણને સંસારમાંથી મુક્ત ના શકે અને યોગ એના પછી ભેદો આપ્યા ત્રિવ્યાસરનું સ્વરૂપ સમજાવે છે અહમત્વ મમત્વ કરતૃત્વ ભોક્તૃત્વ અને જ્ઞાતૃત્વ આ પાંચે પાંચ અહંકાર છે હાજી જ્ઞાતૃત્વ એટલે હું જાણું છું હું કાંઈ જ નથી જાણતો એમ જ્યારે આવે જીવને ત્યારે ત્યારે જો એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટેનો માર્ગ ખુલ્લો થાય ત્યાં સુધી ન થાય જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી આપણે અજ્ઞાની છીએ તો અજ્ઞાની જીવન કેમ કેમ કહી શકીએ કે હું જાણું છું કહી શકે અજ્ઞાની જીવ કહી શકે તમને કેવળ જ્ઞાન થાય પછી તમે કહેજો કે હું બધું જાણું તમને કોઈ નહીં બોલે કોઈ કંઈ નહીં બધા હાર્ડ જોડશે પણ ત્યાં સુધી હું કાંઈ જાણતો નથી તમે ગૃહ પાસે જાઓ એટલે શું કરો અમે શાસ્ત્રોનો અભ્યાસ કર્યા ને બધા હમણાં તો બહુ ઇઝી છે ને શાસ્ત્રોનો અભ્યાસ કરવો એટલી બધી અવેલેબિલિટી છે એટલું બધું સાહિત્ય પ્રિન્ટમાં અને ઇલેક્ટ્રોનિક અને ઇન્ટરનેટ અને વોટ નોટ એટલું બધું ઘણા બધા એ શાસન પછી ગુરુ પાસે જાઓ એટલે સાહેબ હું આટલું વાંચીને આવ્યો સાહેબ આટલી ખબર સાહેબ કંઈ બોલતા હોય ને તો સાહેબ મને તો ખબર છે આ તો ખબર છે આ ખબર છે મને તમે કહો નહીં કદાચ વિવેક ખાતર પણ અંદર તેમ જ ચાલતું હોય આ સાહેબ બોલું મને બધી ખબર છે આ તો ખબર છે મને બોર આ ભાવ થાય છે ને હે કોઈ દિવસ તમે ગુરુ પાસે જઈ અને એમ કીધું છે કે ગુરુદેવ મને કાંઈ જ ખબર નથી એક શબ્દની પણ મને એક અક્ષરની પણ મને ખબર નથી હું કાંઈ જાણતો નથી પ્રભુ તમે મને મારા માટે જે યોગ્ય હોય તે મને આપો સાહેબ મને મને આ કરવું છે મારે આ કરવું છે એની તમે આજ્ઞા આપો ને આજ્ઞા માગે મારે આ કરવું છે એને આશીર્વાદ આપો તમે મારે આ કરવું છે મારા આમેની કરવી છે મારે વર્ષે કરવું છે મારે શાસ્ત્ર વાંચન કરવું છે મારે આ પુસ્તક વાંચવા છે આ કરવું છે પરમ કરો સાહેબ આશીર્વાદ આપો ગુરુ શું કરે તો કરુણાના સાગર છે વાત્સલ્ય મૂર્તિ છે આશીર્વાદ આપે પણ તમે એ આશીર્વાદ તમને ક્યારે પડે ખરા તમે એમના પગમાં પડીને કહો કે ગુરુદેવ હું કંઈ જાણતો મારી યોગ્યતા પ્રમાણે આપને જે યોગ્ય લાગે તે આપો અને કંઈ જ ના આપે ધારો કે તમે તો પછી મને કહેવા આવ્યો કે સાહેબ તો મને કંઈ ના આપ્યું સાહેબે મને બોલો કંઈ કેટલી વાર બેસી રહ્યો એ પાસે પણ મને કાંઈ આપ્યું જ નહીં શું કહેવાય લલ્લુજી મહારાજ મુંબઈ જઈ અને શ્રીમદજીને વિનંતી કરે કંઈક આપો કંઈક આપો કંઈક આપો મને શ્રીમદજી માઉન્ટે માઉન રે માઉન્ટ બોલે થોડા વખત પછી લલિત મહારાજ ઝળકી કે એમાં જ એમનો બોધ છે કે મૌન થઈ જતું મૌન થઈ ગયા લલિત મહારાજ પણ એ હતી એમ યોગ્ય શિષ્ય હતા તેને પ્રાપ્ત થયું અને આપણે તો કંઈ બોલે નહીં કંઈ બોલે નહીં એટલે આપણે પાછા આવીએ આમ નિરાશ નિરાશ નિરાશ સાહેબે કંઈ ના આવ્યું સાહેબે કંઈ ના આવ્યું ચાલો બીજા ગુરુ પાસે શું શું કરે ચાલો બીજા ગુરુ પાસે જે બોલે હોય ને એ ગુરુ પાસે જઈએ આપણે ન બોલે ગુરુ પાસે ભલે ને કહે વંદનમાં તો બે જાણે અહમ ના જાણાવી એમ ભલે વંદના બાંધણામાં બોલે પણ ત્યાં તો એમ જ કે અહમ જાણાવી સરસ્વ તમે જાણે ના દ્રવ્યાશ્ર કોને દ્રવ્યાશ્રમ કોને કહેવાય કે જે કર્મરૂપે દ્રવ્યો જે છે એનો આશ્રમ થવો એ દ્રવ્યાશ્રમ જ્ઞાના દ્રવ્યસંગ્રેત્રીસમી ગાથામાં કહે છે રાણાવરણા જોગમ જમ પુગલમ સમાસવધિ દભ્વાસો સણેયો અણે જિનક આઠ કર્મો જે છે ને જ્ઞાનાવરણ દર્શનાવરણે મોહની અંતરાય નામ ગોત્ર આયુષ્ય અને વેદને થવા યોગ્ય જે પૂતગર કાર્બન વર્ગણા આવે છે તે જિનેન્દ્ર દેવે કહેલો દ્રવ્યાશ્રવ અનેક ભેદવાળું જાણવો જોઈએ જુઓ હવે આ છે કે નહીં તમારા આશ્રમ મુખ્ય પાંચ હેતુઓ એમાં કર્માશ્રમની અંદર બે ભાગ કર્યા એક સમ્યકત્વ સિવાયનો મિથ્યાત્વનો અને એક સમ્યકત્વ સાથે ચોથું ગુણસ્થાન એને અવિરત સમ્યક દ્રષ્ટિ કીધું અવિરત એટલે જેને નથી એ વખતે એને અવિરતનો કષાયનો પ્રમાદનો અને યોગનો આશ્રમ ચાલુ હોય અને જેને મિથ્યાત્વની હાજરી હોય એને પાંચે પાંચ ચાલુ હોય હવે એના ઉત્તર ભેદો જણાવે છે નવત પ્રકરણમાં છે ગાથા એકવીસ ઇન્દ્રિય કષાય અવય જોગા પંચ ચૌ પંચ તિનને ક્રિયાઓ પણ વિષમ ઇમાઓ તાઓ ઇન્દ્રિય કષાય અવ્રત યોગો અનુક્રમે પાંચ ચાર પાંચ અને ત્રણ છે ક્રિયાઓ પચીસ છે અને તેઓ અનુક્રમે આ છે હવે આપણને એના આશ્રવ તત્વના બેતાળીસ ભેદ બતાવે છે એ આશ્રવ કેવી રીતે થાય છે કે પાંચ ઇન્દ્રિયો દ્વારા એ આશ્રવ થાય છે એ પાંચ ઇન્દ્રિયોના વિષયોની અંદર જીવ જ્યારે પ્રવર્તે ત્યારે એને કર્મનો જે આશ્રવ થાય એ પાંચ ઇન્દ્રિયો દ્વારા થતો આશ્રવ કહેવાય પછી અવ્રત પંચ મહાવ્રતની સામે પાંચ અવ્રત છે જૂઠ ચોરી મૈથુન અને પરિગ્રહ આ પાંચ અવ્રતને કારણે જે કર્મ પૂર્વ પરમાણુઓનો આત્મા તરફ આવવું તેને આશ્રય કહેવામાં આવે છે કષાય ચાર કષાય ક્રોધ માન માયા અને લોભ જીવ જ્યારે કષાય કરે ક્રોધ કરે માન કરે માયા કરે કે લોભ કરે ત્યારે એના એ પરિણામથી જે કર્મપૂર્ગ પ્રમાણુઓ આત્મા તરફ આકર્ષાય આવે એને દ્રવ્યાશ રોકી અને યોગ ત્રણ પ્રકારના યોગ મન વચન અને કાયા કાયાથી કરેલી પ્રવૃત્તિ વચનની પ્રવૃત્તિ અને મનના વિચારો આ ત્રણથી જે દ્રવ્યાશરુ થાય એને પ્રભુ આશ્રુ કહે છે અને પચીસ પ્રકારની ક્રિયા છે કે જે ક્રિયાને કારણે પણ કર્મનો આશ્રય થાય છે આપણે આમાં તો ખાલી નામ જ લઈએ છીએ પછી વિસ્તાર પછી કરશું બરોબર આશ્રવ તત્વ ક્રિયા કદાચ નથી તમારામાં હું ખાલી નામ લઉં છું અહીંયા પછી તમને એનું સમજાવીશ નવતત્વ પ્રકરણની ગાથા બાવીસમી છે કાય્ય અહિગરણીય પાઉિયા મારીતાવણી કિરિયા પાણાઈ વાયારંભીય પરિગહિયા માયાવતીય એટલે કાયિકી ક્રિયા અધિકાર ક્રિયા પ્રાદ્વેશિકી ક્રિયા પારિતાપનિકી ક્રિયા પ્રણાતી કી ક્રિયા આરંભી કી ક્રિયા પારિગ્રહિકી ક્રિયા માયા પ્રત્યે કી ક્રિયા અને ત્યાર પછી બીજી ગાથાની અંદર વિચ્છાદંશનવત્તી અપચખાણીય દિઠ્ઠીપુઠીય પાડુચીય સામંતો વણીય નૈસિ સાહિ શ્રી નવતત્વ પ્રકરણ ગાથા ત્રેવીસમી મિથ્યાદર્શન પ્રત્યય કી અપ્રત્યાખ્યાની કી દૃષ્ટિ કી સ્પૃષ્ટિ કી પ્રાતીત્ય કી સામંતોપિતા પાષસ્ત્રિ કી સ્વાહસ્તી કી ક્રિયા ત્યાર પછી આગળ કે છે આણી વિયારણીય અણભોગ અણબંક પચયિયા અન્ના પહોગ સમુદાણ પીજ દોસે આજ્ઞાપનિકી વૈદારણી કી અનાભોગિકી અવકાંક્ષ પ્રત્યય કી પ્રાયોગિકી સામુદાયિકી પ્રેમી કી દ્વેષી કી ઇરિયાપતિ કી આ પ્રમાણે પચીસ ક્રિયાથી જીવને કર્મનો આશ્રવ થાય છે આનો વિસ્તારથી આપણે સમજણ પછી લઈશું ક્રિયા બધી સમજાવશું આપણે બરાબર પછી આશ્રવની અંદર જે શુભ આશ્રવ છે એ પુણ્ય છે અશુભ આશ્રમ જે છે એ પાપરૂપે છે એમાં તત્વાર સૂત્રની આ વ્યાખ્યા છે કાયવાંગ મનકર્મ યોગઃ સ આશ્રવ શુભ પુણ્યસ અશુભ પાપસ્ય સિમ્પલ મનમચન કાયાની જે પ્રવૃત્તિ જે યોગ એનાથી આશ્રવ એમાં જો શુભ તમે મનવચન કાયાના પ્રવૃત્તિ હોય તો એ પુણ્ય બંધ કરાવે અને અશુભ જો હોય તો એ પાપ બંધ કરાવે તો કે કાયા વચન મનની ક્રિયા યોગ છે આ યોગ જે છે ને એ પૌદ્ગલિક યોગ કહેવાય કારણ કે કાયા પણ પૌદ્ગલિક છે વચન પણ પૌદ્ગલિક છે અને મન પણ પૌદગલિક છે એટલે ત્રણેયની જે પ્રવૃત્તિ જે છે એ બધી પૌદગરિક કહેવાય તે જ આશ્રમ અર્થાત કર્મનો સંબંધ કરાવનાર હોવાથી આશ્રમ કહેવાય છે શુભયોગ પુણ્યનો આશ્રમ છે અશુભ પાપનો આશ્રમ છે આ પ્રમાણે ટૂંકામાં આપણે આશ્રમનું પુણ્ય પાપનું સ્વરૂપ સમજ્યા આ જીવની એક ખાસિયત બતાવી છે આમાં શ્લોકમાં શું કે પુણ્યસ ફલ મિચ મિચ્છી પુણ્ય ને છી માનવ ફલમ ને છી પાસ પાપ કુવંત યત્ન એનો અર્થે પુણ્યનું ફળ જે સુખ એ જીવ ઈચ્છે છે પુણ્યનું ફળ જે સુખ છે અથવા સુખ સગવડના સાધનો છે એ જીવ ઈચ્છે છે પણ પુણ્ય કરવું જીવને ગમતું નથી ગમે છે તમને બધાને પુણ્ય કરવું હા આ પાડો તો મને ખબર પડે અને ના પાડો તો મને ખબર પડે કે તમારે શું ઈરાદો છે પુણ્ય કરવું છે ને પાપ થઈ જાય છે એવું તો કેમ બને મને એ સમજાતું જ નથી ક્યારેય બી મને સમજાતું નથી આ વસ્તુ મને ક્યારેય સમજાતી નથી તમારે શીરો બનાવો હોય શીરો બનાવવો હોય આ લોકોને કહું છું તમને પૂછી કહું તો શીરાને બદલે ખીચડી થઈ જાય કોઈ દિવસ થાય તો આમાં કેમ થાય જવું કોઈ દિવસ થયું છે એવું કોઈ દિવસ થયું છે અરે આંખ બંધ કરીને તમે કરો ને તો તમારે તો શીરો તો શીરો જ થાય અને ખીચડી કરવી હોય તો ખીચડી જ થાય હવે તમને શું દાખલો આપ્યો એ ખબર નહીં પડતી પણ જો તમે ધર્મ પુણ્ય માટે કર્યો છે તો તમારું આવી બનવાનું છે ધર્મ કરવાના બે ફળ છે લખી રાખો એકથી પુણ્યબંધ અને એકથી કર્મની નિર્જરા તો જો ધર્મ કરવાની પાછળ તમારો પુણ્યબંધનો આશય હોય તો આશયની જે અશુભતા છે અથવા તો દોષ છે એને કારણે તમારું મિથ્યાત્વ ગાઢ થયા કરે છે મિથ્યાત્વ ગાઢ થાય મિથ્યાત્વ ગાઢ થયું એટલે સંસારનું પરિભ્રમણ તમારું વધી ગયું અનતાકાળ ચક્રો વધી ગયા બરાબર સાંભળ પણ માણસ તમને લોકોને આનો વિશ્વાસ નથી પડતો ધર્મ કરો તો કર્મની નિર્જરા માટે જાવ હોવો જોઈએ એના એની સાઈડ ઇફેક્ટ અથવા સાઈડ બેનિફિટ આઈ સુડશે ઇઝ પુણ્ય પણ જો તમે પુણ્ય માટે ધર્મ કર્યો તો સમજી લેજો કે તમે પાપ વધારો છો સમજાણો તો પુણ્યનું ફળ જો મહાપુરુષો સાંભળજો બરાબર મહાપુરુષો કોઈ ગ્રંથની રચના કરે પછી ગ્રંથની રચના કર્યા પછી પોતે કહે છે ભગવાનને કે હે પ્રભુ તમારી કૃપાથી આ ગ્રંથની રચના થઈ એ ગ્રંથની રચના વખતે જે શુભભાવ થયો એને કારણે જે પુણ્ય બંધ થયો જે પુણ્ય ઉપાર્જન કર્યું એ પુણ્ય હું સંઘના કલ્યાણ માટે અર્પણ કરું છું અને એ ગ્રંથની રચનામાં જે કર્મની નિર્જરા થઈ એ હું રાખું છું સમજણું તો તમે જ્યારે ધર્મ કરો તમે જ્યારે શુભ પ્રવૃત્તિ કરો કોઈ પણ ત્યારે એટલીસ્ટ એટલું અંદરથી વિચારો કે આ જે કંઈ હું કર્મની પ્રવૃત્તિ કરું છું એનાથી થતું પુણ્ય હું દાનમાં દઈ દઉં છું આ આપણા સંઘના કલ્યાણ માટે એ પુણ્ય હું સમર્પણ કરું છું એનાથી થતી કોઈ પણ પ્રકારની કર્મની નિર્જરા જેવું હોય તે હું નાખું અને આ જ એક ધર્મની પ્રવૃત્તિ થઈ મારાથી એ પણ હે પ્રભુ આપની કૃપાથી આપના ફસાયથી થઈ છે તમે તપ કર્યું અને કોઈ તમે સાતા શું કહે દેવગુરુ ફસાય પસાય એટલે કૃપા તમે બોલો છો કે પછી અંદર કંઈ અંદર સળવડાટ થાય છે હા માયલો જો અંદર બદલાણો નથી માયલામાં કંઈ સળવડાટ કે પરિવર્તન આવ્યું નથી તો કરેલો ધર્મ કે ધર્મની પ્રવૃત્તિ ચાર ગતિના ચક્કરમાં આપણને અનંત સુધી બમાવ્યા કરશે બરાબર સમજે જ્ઞાનીઓના વચનો નિષ્ફળ નથી હોતા ફલમ નેચ્છી પાપસ્ય કોઈને દુઃખ ગમતું નથી અને દુઃખ દુઃખ માત્ર પાપનું ફળ છે કોઈ તમને દુઃખી ના કરી શકે પણ આપણે શું કરીએ છીએ તે મને દુઃખી કર્યો આણે મને દુઃખી કર્યો ફલાણે મને દુઃખી આનાથી હું દુઃખી થયો આણે આમ ના કીધું તો મને કાંઈ નહોતું આણે આમ ના કર્યું તો મને કાંઈ દુઃખ નહોતું બોલો દિવસમાં કેટલી વાર બોલો છો હા જો કોઈ કોઈ કોઈ વસ્તુ કોઈ ચીજ ઘરની અંદર કોઈએ આઢી અવડી મૂકી તમને ના મળી સાંભળજો બરાબર હા ના મળે અને એ વખતે તમને જે અણગમો ઇરિટેશન ગુસ્સો આવે છે એ તમે શું સમજો છો કે આ મને દુઃખી કરનાર આ ચીજને આડીઓ મૂકનાર જ હોવો એને કારણે જ મને અત્યારે દુઃખનો અનુભવ હું કરું કેટલી વાર કરી તમે આ કેટલી વાર બોલો બધા ઊંઘમાં ચડી ગયા કે સાચું બોલવાનું એમ શરમ આવે છે અને મેં તમને બહુ સામાન્ય દાખલો આપ્યો પણ બરાબર ક્યારેય પણ તમને કોઈ કોઈ જીવ પ્રત્યે કોઈના પ્રત્યે જે ઇરિટેશન થાય અણગમો થાય એ ક્રોધનો એક આવભાવ છે તમને દુઃખી થાવ છો દુઃખી થાવ છો એટલે તમને ક્રોધ આવે છે એના આવિર્ભાવ એને મેનિફેસ્ટેશન તમે કાં તો તમારું ઇરિટેશન બતાવીને કરો છો અને કાં તો તમે ક્રોથ કરીને કરો છો ડિપેન્ડ સામે કોઈ કોણ પાત્ર છે પછી ઓળા ધૂબીને ખબર છે અરે બધા કુંભારની વાત ડિનર પછી કહીશ એટલે આપણને દુઃખી કરનાર આપણું પોતાનું પાપ છે પૂર્વે બાંધેલા એ પાપના ઉદયને કારણે એ કર્મના ઉદયને કારણે આપણે દુઃખી થઈએ છીએ એમાં કોઈ આપણને દુઃખી ના કરી શકે એ જ પ્રમાણે કોઈ આપણને સુખી પણ ના કરી શકે બોલો તમારો તમારા પુણ્યનો ઉદય ના હોય તો તમને કોઈ સુખી કરી શકે તો તમે અપેક્ષા કેમ રાખો છો બીજા પાસેથી કે આ મને સુખી કરે આ મને સુખી કરે આ મને સુખ મને સુખ આનાથી મને સુખ હમ પાપમ કુરંતી યત્નત જીવ પાપની અંદર પોતે પ્રવૃત્ત થયા કરે છે યત્નશીલ બને છે કારણ કે માનતો નથી કે પાપથી દુઃખ છે તા છે જીવ એ માને પુણ્ય થી સુખ છે પણ એમ માનતો નથી કે પાપથી દુઃખ છે હમ સમાચારથી આપડા